દાદા જ્ઞાની એ ફેક્ટ છે ઓપિનિયન નથી દાદા જ્ઞાની છે એ ફેક્ટ છે એ ઓપિનિયન નથી એટલે ઓપિનિયન ને ફેક્ટમાં ડિફરન્સ સમજવો જોઈએ બઉ બઉ ज्ञा के ज्ञान नज्ञता ज्ञा के आ पूछवायन एन आ जा समझ जाए આપડે પ્રજા કઈ ખોટી નથી મેં એને જે પ્રશ્નો પૂછાય બધા સારા પ્રશ્નો પૂછ્યા હા પણ મને દોરણી આપનાર નથી દોરણી આપનાર જોઈએ આ તો તમારે એકે જ છે તે દુનિયા ભગવાન કલિયુગમાં એ લોકો ના વિચારો કઉ શું થશે વધારે વધારે દાદા દારૂ છોડી દીધો માસ છોડી દીધો પછી દાદા પાસે લે દાદા ને પગે લગાવે પછી દાદા કઈ એને રીટી પછી બીજે તારી બધા જુદી નથી અડ્યો પછી પડ્યો હવે આપણે એ લોકો ના સમજી પણ એ લોકો જરાશુ થાય ને પોતાની ભૂલ થઇ જાય કે પચીસ અગિયાર ત્યાં સુધી મુંબઈ સવાર હોયતા ફરી નિર્દયતા કઈ કવિ રહી છે તો હવે દયા રહેવા કારણ કે ધંધ્ર ગુણ છે ધંધ્ર ગુણ એક હોય તો બીજી અવિના ભાવી ગુણ હોય એક હોય તો બીજું અવશ્ય હોય એક હોય બીજું અગત્ય હોય દયા હોય કરુણા દયા ના હોયતા નિર્દયતા કર આપણે મારીએ એમ ન ગયા ગયા ઉંદર પકડીએ મારીએ બિલાડી કઈ પણ આ સુધી આ કરુણા એટલે બિલાવી ને પોતે જુએ કર્યા વિચારી જોઈએ કરે મરી રહ્યો ડેરી પર કરુણા કરુણા ની ઘર બુચારે કામ થઈ જાય કરુણા બીજું લખો ના કરે તમે ડખો ના કરો શું કે રચના જે ગોઠવેલી એ તો દરિયામાં બધા હોય છે તો આના જ હોય બચાવી શીખવાયું ગુરુ એ શીખવાયું બચાવ બચાવવાનું હા નિર્દેશ આ વગર બચાવવાનો જમા પર નિર્દેશ હે બચાવવાનો શું બિલાડી મારા મનમાં શું અંકાર કરે એના બચોડિયા રખડી પડે બિલી ના બચ્ચા બિલાડીના બચ્ચા રખડી જાય હંમેશા બિલાડી બચ્યા મૂકી ગયું હોય ઇરાય મકાન સપ્લાય કરે છે એ હું જો વાતની ઉડે રેના રે કે다가 ની કેડા આવે ઉડો કોના તો આવડે ત્યારે ઇરાય મારે જતો કરતા છે એટલે એકંદરે નિર્દતાય થઈ નિર્દતાય થઈ રે આ એકંદરે થઈ જ નહીં દયાય નિર્દતા નિર્દતાય પણ થઈ ને નિર્દતાય નિર્દયતાય થઈ ને હા પણ થાય છે ઉગે નહી ઉગે નહીં એવું કે આ પ્રશ્ન બહાર ભાવિ ના હોય બધા માં આવે છે જાગૃતિ ના આવે બચાવવાનો અંકાર હું બચાવન કેવા જ્યા ગળું ના કરો અમે તમને આ જ્ઞાન એમને મોક્ષે તનારા માટે કહ્યું ત્યાં બીજા રૂપા મને બારું ગયું ને કઈ જ મારે ને કરવા દાદા કબીર નું કબીર નું દ્રષ્ટાંત આપો કબીર નું દ્રષ્ટાંત આપો કબીર નું દ્રષ્ટાંત આ વિષય ઉપર છે અને ત્યાં રસ્તા પહેલા મોટો એક જોયો અને ધામ ધૂમ ધામ ધૂમ બધું જોઈ લે અનેકરો લાલ રંગે પછી સમજી ગયો તું આગોજરા કરે પાસે જોઈએ બ્રાહ્મણો હે ભુદેવો તમે શા માટે આવું છે આ તો લખેલું છે મારવા નથી એટલે દાંત્ર દેખાડ્યું હજુ હજુ પછી એને અર્થ કર્યો હજય ઘોઘલો નહીં અર્થ કરો ખોટો અર્થ ના કરજો હજય અર્થ એ પાંચ છ વર્ષની તાકાત થઈ ગઈ હોય ઉગે નહીં નાખવાનો બ્રાહ્મણ આવી ફૂટ ખાવાનું જેવું પડે છે આ યજ્ઞ કરીને અને પછી તમે શું કરવું શું ફાયદો છે કે તમારા બાપાઓ બાપા બોકરા ને કરાવે તમારા માર થાય ને માર થાય બહુ સુખ પ્રમાણ બહુ માર કાઢ્યો દાદા એ દયા થઈ એ કબીર ની કબીરાની દયા થઈ કબીર ની દયા છે દાદા મહાવીર એટલે કઈક છે ત્યાંથી મહાવીર નીકળ્યા હોય બિ જતી હોય કરોણા બંને કરોડા નાખે પણ એને કઈ હેલ્પ કરીને અને આ તો કુદરતી કઈ સાચ આપડે અનાજ અનાજ વારવા જઈએ કઈ કેટલા સાચજી છે અને કઈ જે સામે સત્યાગ્રહ ચાલે છે અહિયાં એ બાબત માં મંજુ બેન પૂછે છે આપનો શું મંતવ્ય છે અનુમોદ ના ના આપવા જેવી સત્યાગ્રહ ને અનુમોદન આપવાની નથી વિકલ્પોથી એવું કર્યું વિકલ્પોથી ભગવાન કે ભગવાન બેઠા હોય અને વાતચીત કરી હોય તો આટલા જીવો બદલાયા છે અને બીજો જીવ કે બધાયા બચાવવાદયતા કર્યા હોય બચે ન કર્યા બચે ત્યા કર્યું હોય ગાય ગાય અને બીજા પ્રાણી માં ફેર શું ગાય ને બચાવવાની વાત કરવામાં આવે છે જે ગોપુત્ર બરોબર એ આપડા ખેતીવાડી કામ લાગે છે પુત્ર બઉ કામ લાગતો નથી ગોપુત્ર બહુ સતત કામ લાગે આ તો આપડે સંસારી સામાજિક એટલે ઊંચા પ્રતાના ગુણો છે અને ભેટ નું તો માણસ ને ભેટ કેવું બનાવે એટલે ગુણો ઊંચા છે એ આધારે આપડે સામાજિક વ્યવસ્થા છે પણ આ જય ના સાધુ ખાસ આજકાલ એમને પ્રતિબિધિ ને ભગવાન એટલે કે ભાઈ અહી ગાયો આ કથાઈ લાયો છે ચાર ગાયો પ્રમુખ ને એમ થાય ભારત ગયું એટલે એટલે પેલા બધા ઉપડ્યા પ્રમુખ ને બધા ચાર ગાયો તો લાવ્યો છું એને કાપવા નથી કાઢ્યો ભારત હવે એને કહ્યું આપો છો તો મળી વધારી આપી હંમેશા એની પાસે મૂડી ઘટાડી એનું ગયા કેવાય ત્યાં મૂડી ઘટાડી આપી પછી શું થયું ક્યાંક મહારાજ ફગાયા મહારાજ કચ્છ નહીં એમ કરો તમારે કોઈ જામ માં કોઈ બ્રાહ્મણો છે આ બ્રાહ્મણો ઘર છે એ બ્રાહ્મણ દાન આપ્યા લોકો કે પર ગાય પાસે લઈ ગયો આપડે સમજી તમને કેવું છે જોતા એક બ્રાહ્મણ બે છોકરા હતા બે છોકરા રસ્તે હવે એક રાજપૂત ને છોકરો ન હતો તે છોકરો મોટો લીધો એને ચાર વર્ષ એકને હું મારા તારાક ઈચ્છે છે બીજા મારી ઈચ્છા છે જોવાય કોઈ એના કરે એને હપ્યો હરિદેન તો થયો ગયો સંસ્કાર મારવાની તો વાત પણ દારૂ તો હડવાથી આવડે એટલે પેલો દારૂ નો વિરોધી બઉ વિરોધી હવે લોકો શું કે છે આ નલાયક છે આ દારૂ કીએ છે દારૂ છે નલાયક પાણ અને આ બહુ લાયક છે ભાઈ તો દારૂ પીતો નથી અને દારૂ વિરોધી છે અરે ભગવાન પણ ન્યાય ક્યારે શું કરે છે એ જ પૂછી આપે છે ભગવાન કે છે આ દારૂ ના પીવાનો અહંકાર કરે છે અને આ દારૂ નોંકાર કરે ટીકા મારે મારે ત્યાં શું લેવા ના પીધું બરોબર છે ખોટું આવી રીતે ત્યાં માટે લોકો મગજ કરાર કરો છો કેવું વાત ના સમજાર કર ભગવાન ભગવાન કર્મ હોય છે અહીં સતરી ઓછી કરીએ રૂપિયા એવા જીરો અને આરે રૂપિયા અને વ્યાજ કોઈ જીવ કોઈ મારી શકતો જ નથી કેમ ખુલ્લું કેવા ના કશો ત્યાં જગતના લોકો અજ્ઞાની અજ્ઞાન ભાવ કરશે કે હું મારી બાળકો છોડું નહીં પછી ઉદય માગે આયુષ્યકર્મ જયારે ઉદય આવશે ત્યારે બધા શરીર કહેવાય કોઈ મારનાર નથી આયુષ્ય કર્મ જયારે ઉદય આવશે પૂરું ધ્રમ થશે ત્યારે કોઈ મારતો નથી આયુષ કર્મ મારે આયુષ કર્ણ એનો આવશે જયારે આયુષ કર્ણ ઉદય આવશે ત્યારે એ બધા એક ચલો હજી કાલી વાત સમજવું નથી ગાયો આ જે તોફાન કરે છે આપડે ના કહીએ ને વરવાડે પહોંચ્યો થાય અને કરવાનું શું છે ને ગાયો ની અલા વધારવા જેવી શું છે એની ઓલાત વધારવા જે આ સામાજિક રીતે જીવો હોય તો સમાજ રીતે તમને સમજાવી કરી વાત પોતાને કેતા બચાવી આવું કરતી હું બધા બતાવવા માટે નિશ્ચય ની જે વાત છે તા હોય પણ અમારે શું કરવું તમે જો આ મોરતા હોય અમે ભાઈ એવું મૂકતા નહીં તમને ઠીક લાગે વાત ના તમને ઠીક લાગે છે કેવા ધર્મ માં ના લઈ જાઓ એ વાતને વ્યવહાર માં રાખો એને નિશ્ચય માં ના લઈ જાઓ એટલે જ્ઞાન ના હોય ગયું છું ને અમને આપે દક્ષેલા દિવે ચક્ષુથી અમારા રોગ અપ્રમતે અમારા ઉદ્ભવતા ક્રોધ માન માયા રોગ અપ્રમસેના પરિણામો દ્રષ્ટિકોષ થયા કરે છે તે દિવ્ય ચક્ષુ તે જ પ્રજ્ઞાશક્તિ પ્રજ્ઞા પ્રજ્ઞાશક્તિ ત્યાં દેખાય છે દિવ્ય ચક્ષુ તે એક કામ કરે અને પ્રજ્ઞાશક્તિ એ આત્મા માંથી ભોગ થઈ ગઈ છે એટલે મૂળ આત્મા છે સંસાર ના પરિણામ સંસાર મુખ્ય લઈ જતા હોય શક્તિ બહાર જઈ અને મુખ્ય શક્તિ માં અલગ થઈ જવા દેખાડે બીજું ધીરે ધીરે કામ જ નહીં કરતું એટલે બીજો તમારો જે પ્રશ્ન છે દેખા ધીરે ચક આવા પરિણામ દેખાવાના કે દૂધ અનુભવ માં આવે જ્ઞાન અને જ્ઞાન દર્શન જેવું થઈ શકે પ્રતિક થઈ છે એ સ્પેશન જે અનુભૂત થતો જાય તેમ સત્ય પ્રતિ પ્રતિ છે અને પ્રતિન મોદી કહ્યું આપડે દેખાતું છું એ દર્શન કરું અને હું સિદ્ધાર્થમાં છું આ વ્યવહાર થી છે બધું આ અમારી પાલું એ બધું દર્શન શું થયું સદમ દર્શન પરિણામો બરવાનું હોય ત્યારે તે દિય થતા રહેશે અને તેના માટે શું કરવું આ દિય જરૂર જ છે ભાઈ આ પ્રજ્ઞાશક્તિ સતત રહ્યા જ કરે છે સતત રહેશે ગમે ત્યારે સતત રહ્યા કરે ત્યારે કર્યું આપડે તમારે જાણવાનું ધીરે દેશ નો શબ્દો સરકાર ધીરે દેશો નથી પણ ધીરુને ક્રોધ માર માં તમે જાણો પણ આ ક્રોધ ગણાતો નથી ક્રોધ તો આપડે એક હોય છે શોધ થાય આપડો આ ક્રોધ છે કેવો ગુસ્સો ગુસ્સો ગુસ્સો એટલે ધીરુભાઈ અને એક તમે અંદર હોય આવું ત્યાં આગળ એકાદ કરવા જેવો ઇન્સક ભાવ ભેગો થાય એટલે ઇન્દક ભાવ થાય ભેગો ના થાય ભાવે અરે તો રે રાતે કોઈ રોજ થયો ભરેલો છે એટલો જ માણસિટો નીકળી જવા નવો આપણું બંધ થઈ ગયો અને પૂરું થયા બાદ ગુડ ગુડ જેવું મારા પાસે પાણી છે એ નીકળી જશે નીકળવા માં આવી પ્રાપ્ત થાય ત્યારે પણ કરવું ના તમેકારી જ ને નહીં જાય હવે જુદા જ કર્મ્યાકાર ધીરુભાઈ એના બુદ્ધિ મન બુદ્ધિ બધી તમને ખબર પડે ખબર પડે ચર્મ્યા છે અને આ કરે છે ધીરુભાઈ જાગૃતમાં જ છો તમને ખબર પડે છે માટે તમે જાગૃત એટલે પ્રતિમા કરવાનું આપડે એને કેવું ધીરુભાઈ સમાજ ની પ્રતિક્રમણ આપડે ધીરુભાઈ ને કેવું ને જયારે ધીરુભાઈ તન્મ કેમ કર્યું આ પ્રમાણ છે આ બધા છે આ ક્રમણ કેવાય અત્યારે કરીએ બધું કરીએ ખાઈએ પીએ બધું બધા જોઈએ આથી બોલે છે અનુભવ લક્ષ્મી વૃત્તિ વહે નિજ ભાવ માં પરમાણ ઉપર ની ગાથા ના થવું છે આ નિજ સ્વભાવ એનો અનુભવ કરશે તમે એ અનુભવ વખતે છે લક્ષ્ય છે એમ કહ્યું કે આ બો ભાઈ ને ગરીબો સાધુઓ આપણને અધિકાર નથી કે તમને આ બધું ચોટી પછી બો જે ભાઈ લો એટલે જરાક હોય એટલે ત્યાં એ તમારે નીચે સ્વભાવ ના સ્વભાવ ની રચના કેમ રહે તે વર્તના રહે છે તે વર્તના રહે છે પછી સીધો અનુભવ લખતા સ્થિતિ તે બે સમજાવો જ્ઞાન લીધા બાદ અમારી કયા સ્થિતિ હોય આપણે જે વખતે આપણે તે વર્ષના છે એની એ જ એનો એજ અનુભવ પહેલા અનુભવ છો ત્યાં દેખાય છે શું દેખાય ક્રોધ માન માયા લો ચિંતા ના થાય એટલે ક્રોધ એટલે ધોવાયા કરે હું ધોવાયા કરે અરે મેં કઈ ધુમાય મેળા પછી લાકડા થયું હોય વ્યવહાર કરી ગયેલું ધુમેલા એ ભડકો થાય પછી અને ભડકો થાય ભાઈ જાય લાવી ભાવે એટલે ક્રોધ લાવી પાડે નથી થતો શું કરાવો તમારી સાડા બાર ટકા સાડા બાર ટકા થઈ ગયા સીધી સાડા બાર ટકા થઈ ગયા હતા કારણ કે દીકરા માં સાઈ થકીનો ભાગ અન્યા કુર્તા હોય આ કુર્તા થાય કારણ કરોડા કરવી છે ભારે કરવી જીવડા કાળ શું લખ્યું નહી પે તમારો નંબર લાગી ગયો ને તો તું પરમાર સંકેત સમજાવો પરમારત વચ્ચે કેમ કરી પરમાર ખાતરી કરવા માટે નિરાકૃતતા રહે નિરાકૃતા કોણ કૃષ્ણ ભગવાન દશે કૃષ્ણ ભગવાન ને કાયક સંકેત ને દસ્યા ના બોલા કોણ કૃષ્ણ ભગવાન એમાં બોલાવો ભગવાન અપરાધ કરતો પડે કરવા છે જીવ્રામ સંગ્રહ તો છે કુતરા બાળકો ક્યાંક આવશે તારે કરશું અત્યારે નહીં કરવાની વાત મોટો માણસ કોણ કહેવાય એ હાથ ની નક્ત એ બધા વાસુદેવ તો જઈને જ આવે ને હાથ ની નક્કેજ જાય એ ત્યાં બધી સંસ્થાની ભાવના આવડી જાય નાખી રહ્યા આ દશા થાય ત્યાં જ આ દશા ને હાથે લાય છે રાવણ કસી વાસુદેવ કેવાય વાસુદેવ પ્રશી વાસુદેવ બંને છે પરમાર ચકિત આ જે વર્તે છે પરમાત્કિત એને મારે શું કહ્યું કે વર્તે એ નીચે દવાઓનો